વાત કરી છે કે પ્રતિ બેસી જવી જોઈએ એ પ્રતિ ઘણી વાર રહે છે એટલે, કથા ઉત્સમ રહે છે તો અમારી જેના થાય સ્થિતિ વાળું બરોબર એમાં શું થાય છે એટલું બધું આવરણ સંજોગો નું પ્રેશર આવે ગરીબ એમ થાય કે આ બરાબર છે ગરીબ માં કે આ બરાબર બરાબર હતું એવું થયા કરે સમષમ રહ્યા કરે બઉ ડબા આવે ને થયા કરે થાય તમને ના થાય શું તમે જાણો જાણ પોતે ધોળો ક્યાં થાય શું થાય છે ઉદાહરણો જુદો તમે એમના શબ્દો વાપર્યા ને ઉપસ્થિત ગમે તેવું સાત જ્ઞાન હોય તો એ કર્મ છે કે તું પ્રતિ પ્રકૃતિ એમ લોલક આમ જાય આમ જાય આમ જાય માનસિક સ્થિતિ આખી એવી ઉભી થાય છે એને હિસાબે ની કે ઘડિયાળ નું લોલક પડે આમ જાય એવું માનસિક સ્થિતિ રહે છે એવું થાય દર્શન આખું વિઝન ના આવે ત્યાં સુધી પ્રતીતિ દ્રઢ નથી થતી પ્રતિ એ જશે દર્શન એ જ પ્રતિ છે હા તો દર્શન દર્શન પ્રસિદ્ધિ માં આગળ જોઈએ પુરા પ્રસિદ્ધિ રહે છે આપડે સ્વામૂમ માં બેઠા છે બાર નિવાનું કયું કયું આપડે દુકાન ચા પિતા ભૂલા લે ને તમે કયા સર્કલ માં કરો છો તમારી આજુબાજુ કયા પ્રકાર ના માણસો છે અને એને અંગેનું ચર્ચા વિચારણા મનન કે કે ને પુષ્ટિ મળતી જાય ના હોય સાફ થઈ જઈએ એમ તમે કહો છો પછી છો ને આવું છોકરા કરો છો તમે અને કુસમો છો ને બેસીએ આપડે કુસમો બે હોય કે ના હોય એનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રતિ પછી કોઈ જાગે અસર થાય નથી ફક્ત આગળ વધે છે દાદા પોજા ભેગા થાય છે આચાર ને ગબાયા નથી તમારાચાર જે હોય એવો કોઈ માર્ગ મળ્યો નહી કે આચાર માર્ગ એવો મરી ગયો કે આચાર હમા ના કર્યો અને છતાંય આચાર સમા થયા નહી છતાંય આચાર સમા થયા નહી થાય નું કેવા નીકાલી બાબત દાદા આપે તો આપે તો મોડા માં એવું ગડપણ મૂકી દીધેલું છે હવે જો એક ગરપણ એવો વિચાર કરીએ કે આ સાડા વાગે ગળ્યું રાખશે પાંચ વાગે ગડ્યું રાખશે અગર તો કેવું થાય છે આ ગડપણ પાંચ વાગ્યા એક આ જગત માં કોઈ ના આકાર સુધરેલા નહીં જગત માં કોઈ આચાર સુધરી શકેલો નઈ આ રીતે ના સુધરે સુધારે વૈજ્ઞાનિક રેખ છે જે હોય તો સુધરે નહીં આચાર સુધારી રહ્યા તમારે કેવા સુધરા વાણી કેવી હશે દાદા ભાવ માં દાદા ના જેવી જય શક્તિ દાદા અમને અભરો બોલાવજો પ્રશ્ન કરીને પણ વાણી કેવી હશે પછી આપતાજી આપ શબ્દ નહી કેતો મેં કઈ દાદા ના જેવી તમે નક્કી કરે મારા દાદા ને ભગવાન માંથી બધું તમારું નક્કી કરવાની બધી બહુ વસ્તુઓ છે એમાં કઈ એક જ નક્કી કરવું દાદા જેવું બરાબર આપડે કઈ બધી વસ્તુ યાદ રાખીએ રાદી અગિયાર વાગે ત્યાં મેં ગ્રામી પાંચ જણ બાર કે અગિયાર વાગે રામદેવી કે રામદેવી એમ કે સુતાવેલા છે રામજી કે જાઓ આચાર સુધારે પછી મનમાં શું થાય આચાર બગાડે મહી આચાર બગાડે હું શું મહી સુધારો સુધારો આ તમારા બગડેલા ભરે રહ્યા હું મહી સુધારો સુધારે આમ ના હોવું પછી એટલું આચાર સુધારે મહી બગાડે આયુષ તો જમાઈ ની બે આયુષ છે બે વાગે કાઢો પછી ગમે તમે છોકરા માંડે કે હા તો નવું કરી મને સુધારો રહી તો ડિઝોલ થયા છે નઈ અને તારી તારે ટાઈમ નાખવા માંગ કેટલા છૂટા પ્રકૃતિ ની જ્ઞાનથી ભૂતા પણ એમાં એમાં એનો નિકાલ થઈ જાય લેભાવે નિકાલ જે આખું મને તો એ પાંચે આજ્ઞાઓ માં એ એક જ આજ્ઞા આટલી બધી લાગે કે આ સંભાવે નિકાલ ક્ષણે ક્ષણે કીધું કે માયનું બગાડે અંદર આચાર સુધારવામાં આવો આ પણ અંદર જે ગરબત આવે એના કરતા અંદર સુધારેલું રહે હા ભલે આવે તો કયું આવે કે સુધાર્યું કે આચાર પેલા છે જો આચાર ના હોય તો તારો આચાર આવે આઈ જ કે આચાર સુધી આવી જ છે કે એટલે પછી કપટ કરે છે શું કરે પણ એમાં દુ છે જો અંદર નું બરોબર આચાર આવ્યું હશે તો ભાઈઓ તો મેળ આવશે અમારો સુધરતો નથી લખનો હોય કે આના બનવું છે બોલાય છે કેટલા એવા પ્રકૃતિ માં નથી અમારા જ્ઞાન મળી નથી ને જ્ઞાન ઉપલબ્ધ છે એવું છે કોઈ કોઈ માણસ ને અનુલક્ષી ને નથી જોઈશું ને પણ પાત્રા દાદા દાદા પાઘરા નાની પછી બધા કયા પ્રગત વધી શકે ને જરૂર કહ્યું એમાં એ ભાવ નથી હોતો એટલે નિર્દેશ રહે છે એમાં હામાને સામાન્ય અથડામણ નજર થી ખોટું નથી લાગે કારણ કે એમને જાણે છે આ નિર્દેશ ભાવે છે જયારે એ જ વાત અમે જો કહીએ તો થાય પણ આ કદાચ આક્રમ દેશી આક્રમ દિવસ આટલા બધા ભેગા થઈ જ થાય મારા નાની પાસે વધારે વધારે ચાર ચી વાત માળખા મળે એ જેવું બીક કારણ કે આટાર પૈસા બે જાય પાલન ના થાય એના કારણે ઋષભે ભગવાન એમ થી જો સા ના સાઈન ટકા નાકાશે માઇનસ ત્રણ ટકા હોય સર કોઈ કાયદા પાડ્યા નથી વિચાર એ તો એવું છે ટેબ થઈ રહ્યા છે વિચાર તો ઉદમ થાય છે વાંચી શકે ચાર બુદ્ધિ વાંચી શકે છે વાંચી શકે એમાં સારા હોય લોકો એમ કે છે કે આના વિચાર દ્રઢ થઈ ગયા છે તે શું એમ એ તો તેમાં તરના થઈ જાય મન બુદ્ધિ એટલે ગમ્યું અને વીજ નાખી એવું ભાગે સર વાત કરો ભાવના પૂછાય મારા અને આજુબાજુ વાળા હું તમને ઊંચકી ને બહાર મૂકી દે એ તો અહિયાં પૂછીએ કે તમે આવા જવા મનમાં એ રહ્યા કરે બહાર ના આચાર માં ને અંદર માં ફેર ભરો ડિફરન્સ લાગે અંદર ના જે આચાર માં ભીડ નથી ખરાબ્યા આચાર નું ત્યારે સંસ્કાર કર્યા હતા એટલે શું ત્યારે બીજું બે નાખ્યા ત્યારે ભીડ નથી મનુષ્યની એટલે નવા સંસ્કાર આ જૂના સંસ્કાર તો પણ સારું આપે છે પણ નવા સંસ્કાર આવેલા પાયા એટલે અત્યારે બધા નવા સંસ્કાર આવેલા કહી રહ્યા છે નવા સંસ્કાર પડી લડાઈ સિવાય કઈ નઈ હોય પછી કેમ આવ્યો શું કમા થાય એ જે આખો અત્યારે જે નવા પડે છે સંસ્કાર એવા કુ સંસ્કાર પડી રહ્યા છે કે એટલે એને જેલ માં મોકલવાના જેલમાં એટલે જેલમાં ચાલુ રીતે મનુષમાં ચાલુ કેવી રીતે આશા પહેલા મનુષ્ય વિચાર એવા વિચાર કરનારા કઈ ખબર નથી પણ ફરતી આવશે શું આવશે ખબર નથી બારો બાર માર્ગ મહાત્મા સિવાય એક મનુષ્ય માં રહેજ નઈ ગયા કે આ જાનવરો માં જવા માટે ની એટલી બધી વ્યાખ્યાઓ થઈ ગઈ છે ત્યાં મહાત્માઓ સિવાય મનુષ્ય માં કોઈ રહેજ નહી પાછો બે વાત રાજ કઈકશન રાખો કે છે ના પણ એવો પગ અલ હોય તો પણ કોઈ પણ મહા લોકો અને આહાર જાવી જીવંત આવું અતિ આપડે તો આજે અતિધી કોઈ આવ્યો છે દાદા પહેલા ના વખત ભાગ્ય બહાર નીકળતા હતા કામ વગર ભાગ્ય મા ભાવના બધા શું કરે તો હજી અત્યારે પણ ગામડાઓ માં એની તરફ જઈએ છીએ તો એ ભાવ હજી છે એ અચાર જે સુધાર્યા એને તો એટેચ થશે ત્યારે તમારા અનુભવ નથી આવતું તમારે બે તમે તો રૂપી જાય જરૂરિયાત થઈ ગઈ છે જરૂરિયાત થઈ ગઈ છે ભાવ ઉપર આધાર રાખે છે ભાવ જે વાત કરતા દેત્ર બદલાવ એને અંદી ભાવ હજી જો ન બદલાય તો બીજું બધું એની ના એડજસ્ટ થઈ જાય પછી આ પગલથી ગુજરી છે સમય પ્રમારો ના આપડે પાલકી ઉપર પાલકી આપણે જોવાનું હોય એવું અહિયાં એમ આપણે મોટર હોય ગાડી હોય તમે ત્યાં મચાના ભાઈ ભાઈ અંબાળતા બધા ભાઈ આગળ થઈ જાય ભાઈ બોલાવતો ભાઈ ભાઈ વિચાર કરતા નથી Bajrachan pār koe આલ? Pridhul આલ કર૨ા કરખે! આય કરે કરાલે કરે! કરે કરા કરાલા કરએ! કરાળ કરાળાલા કરાલાાલાળ ક� બાપની દિવાળી દિવાળી એટલે ધંધા ધાર ગયો હતો આનંદ બાપ ની દિવાળી હવે વધુ ખબર છે પછી હવે હા ગુસવાનું ભાઈ અમને હારસ્યા છે હવે એવું નહી થાય આવી જાત ની કદર નહી ના રાખી દે આપડે ભાઈ ક્યાંથી લઈ લે તો એમ કેવો છે નામ લઈ ના હોય તારી ને એવું ને થાય ના હોય તારી ઉભું થાય તમે કહો એટલે છોડી દઉં સમાધાન ના થાય સમાધાન ના થાય સમાધાન સમાધાન બધા એ કઉ કરે એટલે વાત સાચી પેલી છે સમાધાન થાય કે છે દાડો કોમન સેન્સ ની જરૂર છે મારા કોમન સેન્સ હોય તો મજબ્રજ ના સંતોષ એક જરાય કોમન સેન્સ હોય મજબ્રજ ના થાય અથવા સંતોષ ના થાય સંતોષ થાય તીજો આ બધા કે બઉ મોટું વેદ ભણ્યા જેવું નથી એડા બધા વેદ છે આ બાબત નું તમને કેવું લાગે આ તો તમારો નાના બાબા છે હા એવું નાના બાબા સમશે વાત થોડી એની ભૂલ છે એટલે ચાલુ ચાલુ ચાલુ ઘણો કેટલો કાચો સા અત્યારે ચારે જણાવું ભૂલ કે સમાધાન થાય સમાધાન થયું શું કે સમાધાન થાય તાર મમા મામા પૂછે તેમાં તારા આઈડિયા તો છે આમ કરે સમાધાન થાય કેટલા કઈ મોટું વેચ ભણવા જેવી નથી આપે કહ્યું ચાદર ખેંચી લીધી તો આપી દેવાની એટલે એમાં એમને સમાધાન ના થયું ને કોઈ ખેંચી લે આપી દેવાની ને કઈ વસ્તુ એટલે આપણે ખેંચી શા માટે દાદા ની સેવા આપડી કોઈ ખેતી કેમ લે દાદા સેવા આપણે કઈ ખેંચી કેમ લે પોસાય નાદા ની સેવા આપણી પાસેથી કોઈ ખેંચી લે એ પોસાય નઈ ને એમ એ જાત નું શું કરું